ણ એટલે પાપ ધોઈ જ ગયું ભાઈ પાપ ને ફળ ના આવે પચાતર થી પાપ નું ફળ પચાતર થાય ગયું કે પાઠ વારેલું ભાઈ ઉત્તમ છે વસ્તુ પણ દોષ ને દોષ સમજે છે પોતે જ પોતે આરોપી પોતે વકીલ શીર દોષ ને દોષ ને સમજાવેલા કેટલા માણસો આ દુનિયામાં બીજા નો દોસ્ત હોય વકીલ નતો પોતે જ પોતે આરોપી કબૂલ કરી લેતા હતા વકીલ પણ ગુનો એવું લાયકાત ધરાવતા હોય ત્યાં કંઠે કંપનું મન થાય જેવા ભાવ કંપી થાય જે કંસે પાછું આપીએ એમ એના ગુના માફ કરીને અને પછી એને મહિના સુધી વાસવાનું કહીએ ખરા તમારી પણ કન્ફેસ્ટ કરે તેર વર્ષથી તેર વર્ષથી કારણ કે અમે છોકરી બાપ ની વાત ના કરીએ બાપ વાત છોકરી જ ના કોઈ કન્ફેસ તો બહુ આવતો સાપણ થઈ છે એવો મેં ગુનો કર્યો શું ગુનો કર્યો હતો મારા ધણી હું પહી નાઈ ત્યારે મારા દીધી બે ની સાથે સંબંધ હતો એના ધનભાઈ ના કરે છે એને આ કજેજ થયા પછી એને ખૂચવા માંડ્યું મને કે દાદાજી આ ખૂચે છે મને આ બધું મું મયું હતું આ બધાનું જાણવાનું સહી કરી હતી તમે સહી કરી આપ્યું આ દુનિયા વગર કોઈ કાર્ય થાય નહી તમારી થઈ વગર મરણ પણ ના આવે તમારો માલિક કોઈ નથી તમારી થઈ હોય એમને તો આપની દુનિયા છે છોડો સહી કઈ આપી દસ પંદર મહિના ની અંદર હિસાબ આવી લઈ જાય પણ એ પણ સહી તો તમારી લીધા તમે અધિકારી છો દોષીઓ ને સાંભળેલું છે કે વર્ષા સુધી કે ભગવાન મને છોડાવો તો જીવતા જ રહેશે એ તમે દોષિયા પૂછો ને તારે ખબર પડી આપડે કઈ ગયા જવું છે હોય <laughs> હોય મારી જાત ને જોડાણ નથી તમારી કોઈ પણ વાત નહીં શકે મને આવી નથી તમારી તમને લેવાનો કોઈ અધિકાર નથી પગાર મળતો છે જમરાજ ને શું પગાર ઉપર લઈ જવાનું વધારે ઉપર લઈ જવાનું વડવા થાય પછી જીવ ને લઈ જવા લોકો બાગ્યા છે જીવ ને ક્યાં લઈ જવાનું મારતા મારતા એ છે એનો જમણા જ ધંધો એને જમડા કેતા લોકો અને ફોટા જોયેલા તમે ભાઈ બરાબર હું તેર વર્ષ નો હતો કાકા બઉ બિચારા એટલે બધા મારો રવિવાર હતો તે દિવસે મેં બધા હું બેસી રહીશ કાકા બેઠા પછી એ કૂતરું રેડવા મળે અગિયાર વાગે કૂતરું રેડે છે ને આપડે એટલે બે પેલા જ્ઞાન હોપેલું કે કૂતરું રેડે ત્યાં ગણું કૂતરું લડ્યું ને એ જતા મને પેલું જ્ઞાન હાજર થયું કોઈ મને જ્ઞાન આપ્યું છે એ કૂતરું રસે જમરા એટલે પેલું હાજર થઈ ગયું એટલે મને લેમ પડ્યો કાકા લઈ જશે પણ જમડા ની મેં રાહ જોઈ પણ જમડા હવારથી આવેટું છે બધું પૂછ તપાસ કરી ગપ્પું નીકળ્યું બધું આખું હિન્દુસ્તાન ના મનુષ્યો જમરા થી ભટકતા અને જમડા નામ નું શિવડું છે જીવો ને દયા કેટલી કઈ હશે તો બદલે કઈક તો હશે ને શું છે પીકડાયમ રાત થી પીક ના લાગતા જમરો મૂક્યો ગાડી લોકો મારી નાખ્યા હતા લોકો ઓછા નથી આ બે એક તો આપણા બધા દુઃખ છે અને પેલા કેતા કે છે ને ઉપરથી દુખી છે નાશ લાયા બઉ નોર્મલ વિજ્ઞાન પોઈજન થઈ પડ્યું નોર્મલ એટલે બિલો નોર્મલ એ બિલો નોર્મલ નોર્મલ રીતિ જોઈ બાહ્ય છે તે આની બાર ગયો નથી લખ્યું વાંચવા સમય ભૂલ ન થાય તો કે હિન્દુસ્તાન માં તો વસ્તી મોટો પ્રશ્ન કરશે નથી જે વાત માનવામાં આવતી નથી ફૂડ પ્રોડક્શન એમ કે નહીં વધે એમ કે મારી જો સમજ બરાબર હોય તો હિન્દુસ્તાન માં એટલે વર્લ્ડ માં જો આ અનાજ નો પ્રશ્ન ગવર્મેન્ટ ને બેફાન પડે પ્રધાનો બધા નો બધું બેભાન છે આ ફોરકાસ્ટ કરે અને જે ફોરકાસ્ટ લોકો ને થઈ પડે એ માણસ તને પહેલા ને પેલી સજા કરી દે છે આ ફોરકાસ્ટ કરે છે ઘન ચક્કરો આ સારા જેવી વાત છે કહું તમે તમે વિચારજો બરોબર ચૌદ વર્ષ નો હતો ચાર પૂર્ણ છ ઇંચ નો હતો અને ઓગણીસ વર્ષ નો હતો ને ત્રણ થઈ ગયો નવ પાંચ કેટલો પબ્લિક ભરગ્યા કરશે શું ખાય છે અવસર તો છે જ અત્યારે ઘણા લોકો ભૂખે મળે છે ને અનાજ નગર અત્યારે અવસર તો ઘણા લોકો ભૂખે મળે છે ને અને કુદરત મુખે મળવા જે છે નાના ના જીવડા ને મળવા લગર ગામ ના માટે છે ગરીબ દુઃખી માં દુખી હોય છોડી પડ્યા ચિંતા ની કચ્છ ની જવા નથી નું બનવાનું વ્યર્થ ના થાય બનવાનું તે જ બનવાનું છે એનો અર્થ એવો નથી આપડે ગાડીઓ વાળા આપડે કહીએ કે જે બનવાનું છે બનવાનું છે તો આખી બીજી બનવાનું છે ના બોલાય હું આ ઘન ચક્કરો છો શું છો કઈ શું બોલવું જોઈએ કઈ કુઘાડી છે ગાડીઓ ચલાવી જોઈએ શું બધું અને સાવધાની પૂર્વક ચલાવી જોઈએ અને પછી અથડે એ બનવાનું સમજવાનું બન્યું કે બાકી ત્યારે તેવું ના બોલાય સાવચેતી આપડે ઊંચું મૂકી તમને ના ગમ્યો બધું આ ગમતું નથી હું બીજા વિચાર પડ્યા પાસે ઘેર ગયા પાપ નો નાશ થાય છે માણસ સ્ત્રી મંત્ર માં ભગવાન ને નમસ્કાર કરે છે શ્રી મંત્ર માં આપડે કહ્યું છે શ્રી મંત્ર બોલવાથી પાપ નાશ થાય છે પુણ્ય નાશ કરતો પછી નાશ તો કરતો જાય છે એમ કેવું છે એમનું આ ભગવાન નું ધ્યાન કરે તો એમાં પણ પછી પાપ નો નાશ થવો જોઈએ મેડિટેશન કરવાનું કોને હોય આ મેડિટેશન જો ખરું મેડિટેશન તમે અહીંયા આગળ વાંચો જોઈએ વાંચે મીઠી ને ધ્યાન કેવાય શું સંજય પછી મંત્ર નું ધ્યાન કરવા આવે પણ મૂર્તિ નું ધ્યાન કરવું હોય તો આ તો મંત્ર નું ધ્યાન કેવું હોય તો ધ્યાન થાય શું કેવાયસ્થાન એવી રચના કરે પછી ધ્યાન માં આ ધ્યાન થી ફાયદા શું થાય એકાગ્ર થાય અને શાંતિ થાય મન ને બીજું લાભો કશું ફાયદો થાય અને એટલો વખત પાપ ના દૂધાય पी छेटा रहे समझे ध्यान तो करें मित्र ने आखो ध्यान तो ध्यान से खरीदे कहवा खरीद ध्यान से कहवा तेरा आज नक्की करो जवे हवा नो पांच तो ध्यान में रहना मगजर थे, थे याद शक्ति मगज ऐसी ध्यान कह તમારા ધ્યાન માં રહ્યા જ કરે કે જવાબ છે ધ્યાનમાં રહ્યા જ કરે અવાની અને વાત ધ્યાન મૂળ આ તો બધા બધા માદકતા છે માદકતા એને જો બિંદા ના કરો ને તો ગમે એની ચેન ના પડે તમે આજે ધ્યાન કર્યું તમે ચેન પડે એ માદકતા કહેવાય ેશન કહેવાય એમના તો સારું કયું ખોટું કયું એમાં તમને તમારે અનુકૂળ આવે તે ખરીદી કરવાની બહુ મોટા મોટી અબજો રૂપે રી બની જેવું છે અને દેહ પણ ના આવો આત્મજ્ઞાની હોય એટલે ખોરાક ની જરૂર ના હોય એટલે આત્મજ્ઞાન થાય પછી એવું કહેવાય છે કે એકવીસ દિવસ દિવસ સુધી એકવીસ દિવસ સુધી પછી થી નથી રહેતો થયા પછી એકવીસ દિવસ સુધી પછી નથી રહેતો પછી જ્ઞાન છે સાંભળેલું છે પ્રશ્ન માવી આટલા બધા વર્ષો ના વર્ષો સુધી રહે આવું કોઈ જ હોય નહીં આ તો બીજું મગજના દે એ હોય ને હજુ લાભ રેટી હું મદદ મારી કરી આત્મજ્ઞાન શું ગુનો છે આત્મજ્ઞાન જાણ્યું નથી શકે તે પણ જેને આત્મ જ્ઞાન થયું છે આત્મજ્ઞાન તો મને એકલા નથી મારી પાસે ચાલીસ હજાર માણસ હશે શું કં તો નીરજ ભાઈ ની સાથે ફરે છે હા તો બધું હું તું ત્યાંથી પોલુસ મંડલા સાય બાબા આવું પડતા સાહેબ બાબત સાહેબ બાબા બીજા લોકો અત્યારે લખેલું છે વાત ના કરતો આ પેલા સાઈ બાબા હતા તે સાચી વાત હજાર કાળે ત્યારે વાત ના કરતો હું પેલા સાઈ બાબા સાથે ૌકિક છે અલૌકિકણેલો એક માંથી લવો એક જ માંથી લે અલોકિક ક્યાંથી લાવે પુસ્તક નું બહુ બધા માંથી લાવે પુસ્તક તો અલૌકિક છે બધું ચાર વેદ ભણે બાબા જે ભગવાન છે એમને કહ્યું છે એમને એની વાત પણ ઘજિયાર કાઢતા એ તો હું તો પેલા સાઈ બાબા આ સારા છે આ લોકો ઠંડક આપે છે એ બી એને આપડે એમાં પડવાની જરૂર છે હું તો પેલા થાય ચોખ્ખા માં મુજે ગુજરાતી નથી ખાવતું મુ કૃષ્ણ ચેતના કમ હો કૃષ્ણ ચેતના કમ હો મને કૃષ્ણ ચેતના ક્યારે થશે ક્યારે કર્વી છે કબ કરણી જલ્દી જીતના જલ્દી હોકે ઉતરા જલ્દી હોય થોડા જાનતા સમજાય તો હોય સબ ચીજ હો આપડે તો આયા સાહેબ બાબા ને ધ્યાન દે છે આધાર રહેતા આધાર ની જરૂર નહીં થોડી બે ને પૂછ્યું એટલે મળી સબકતા સમજે સાબુ મનતા जेतना कुछ चेतना के बाद आपको सही नहीं बात क्या है आनंद सरकार आनंद सरकार आनंद आनंद अरे भाई आप आनंद है निरानंद हो गए निरानंद हो गए थे निरानंद आनंद आनंद तो निरानंद आनंद तो क्या नहीं पर निरानंद कितने नाम लगाया था पिताजी ने नाम रखा મેંદ ના ભાઈ નહીટ આનંદ બોલતે હું આનંદ કોઈ કોઈ હરકત હોના આનંદો મંત્ર મતલબ મેં હિન્દુસ્તાન ચલા જવું ભજન કરું કીર્તન કરું મારી ઈચ્છા છે કે હિન્દુસ્તાન જતો રહો અને ત્યાં જ ભજન કીર્તન કર્યા કરું બહુ ઈ વાસનામય જીવન હા અહીનું બહુ વાસનામય જીવન છે અહીનું બહુ વાસનામય જીવન છે સાધુઓ કે દર્શન હોતે સત્સંગ હોતા સાધુઓના દર્શન થાય સત્સંગ થાય નહીં તો અસત્સંગ થાય જા પતા અચ્છા થે કહ આયા પતા आ, रूटी, रूटी, रूटी ने। ने। ने वहाँ जाए के बाद आपको लगेगा अभी इन्हें थी अच्छी तरह से रोटी वोटी सब चीज मिलती है रोटी वहां भी कम नहीं था जी बात पता है रोटी वहां भी नहीं चलती रोटी ओछी रोटी मारे पर वो नहीं काफी थी यहाँ क्या है वहाँ शांति थी यहाँ तो यहाँ पर शांति ही मिलती है ત્યાં બધી શાંતિ હતી અને ત્યાં બધું જ હતું પણ અહિયાં અશાંતિ બહુ લાગે થાયરિકા બે દાદા પરમાન શાંતિ ક્યારે ને કઈ રીતે મળે હાઈ હાઈ દુકાન કાફી મિલ જુદા પરમાન શાંતિ હાઈ तो, तो ये बोले थे कि आए तो ऐसे गए बोले सुनिए मैं आपसे दृष्टा हूं बदलाइए देखो आपने पूछो जो कि परमन शांति मौत है इधर किसका सी धीरे सब तू मांगे तू मांगे वही चाहिए मुझे एक जानिए तुम्हारे हां दे दीजिए आओ हमारे पास धन्यवाद कैसे ખાતરી કે આપણા કૂદ મિલા ચિંતા મી ગપાયા ચિંતા બિલકુલ બંધ બનાવી અભી ચિંતા બહુ છે ને તમારી ઈચ્છા હોય રહેવા માંગે છે નથી ગયો પ્રશ્ન ને જોઈએ છીએ આ બધી ચોપડી લઈ જાય છે વિશે કઈ દોરો ચર્ચા સમજાય છે મન માં બોલતા હતા ના ચાલે મનમાં ચાલે પછી બસ ભરાય એવું થાય એટલે પછી સમજી ગયો કે શું કારણ અમને આવ્યું છે એ કારણ બધું સમજી ગયું કે બુદ્ધિ લોકો એ ચારા ભાઈ ચારો પોતાનો ડકો દવો ઉભો કરતા હાથ લાગે બધું રોગી જુદા એવું પણ કેવા જ વસંતી દેખા ચાલવાનું શાળા પૂરું ચાલવાનું કેમ છતાં આખરે છોકરાઓ ભણે દાદા આપડે છોકરાઓ ભણે છે ને આપડે એમને કઈ કહીએ એટલે એમ કે તમે જૂનવાની વિચારના છો છોકરા એટલે એમના મગજમાં ઉતરે અને હા મજ તો ખરું એટલે આ બધું સસંદી થઈ ગયું બધું સસંદી બાબા જરાબર નાતા વિને વિને છે આપડે સાવતું સાવત રે આપડે નથી આવ્યા એમને કઈ રજા મળે એવું નથી એ તો બધા સાધુઓ કહે છે ને અમે સાધુ કઈ લક્ષ્મી ને આમ ઘાવા માં ખોટું ના દેખાય મૂકી દેરો આજુબાજુ ના બધા લોકો પેલા પેલા તો અરે બીજા બરફ હવે લખ્યો છે લાલવા થઈને જરૂર છે તમારું પાક ના હોય કેન્દ્રો કેન્દ્રો દોરા અમે દોરાન ના ટૉપ ક્લાસ પછી આગળ મળવાનું નહી કેન્દ્રો સ્ટેશન એના પછી કઈ જાણવાનું બાકી ન રહે નહીંતર એટલે મુફતી કે નિય નિયોની છે એને સરવા જાય એને કરવાથી કે દીકરાને નિય નિયો સાલા આજે પગલા પડે ને તમારા તો અંદર બે પગ ની વચ્ચે ઘડા જેવું લાગે છે કેટલી સીધી હોય એક કલાક માં મુક્તિ આવેલી પરીક્ષા કરવી એટલે શું મારી છોકરી કે પરીક્ષા કરવીને પરીક્ષા કરતા આવે તો પરીક્ષા કરતા આવે બોલતા હોય પરીક્ષા પરીક્ષા કરવા બસ વાત કરતા એવી કરે નહી હસના દેય વિપ્રને જની યુ વ્યક્તિ કુતુબોલ સરીપ્ર છે તે નું પાયાના માંથી કેરના мали પર પડે અને જલ ગ્રાન્ડ લીધા પછી દાદા વિપ્ર તો એનો સાહ નહી બાબા ગાણ બચેના કેવાય પછી તો વિપ્રો કેવા માંગે છે કે તને આ કંટ્રોલ કરતા નથી તારું મદદના બ્લોક દી છે જો ભાઈ એમને એમ પૂછ્યું કે જ્ઞાન દાબી વિપ્રમે તો એ ના વિપ્રાય પછી રોદ્ર જનાવી જાય એ દિશા પે તો ઇત્રાની કે મકાઈ ના કે દિન એ કે સપન પૂજે દિનિયે જી બ આપણે થાય કે કે ના મસ્તક છે કે ઓર સવાઈ એ સા આ આપણા છે અને કિંમત તપાસ કરી ના જઈ ગયા ગાઈડ છે પૂછવું ના જાય તો થયો નથી કે આપડે કામ કરવું પરીક્ષા જ કરવાની પરીક્ષા પરીક્ષા કરતું જ એટલી બધી પરીક્ષા કરવાની હવે દાદા એ તો દરેક સંપ્રદાય ના હોટારના ચાલતા છે કે અમારા પછી ગુરુ બરાબર છે કોઈ એની વિરુદ્ધ બોલશે જ નહીં કે દરેક સંપ્રદાય ના જે હોય એ ગુરુ ની કશું બોલે જ નહીં સાચી વસ્તી બોકરી મળી આવે છે ત્યાં દુકાન મળી આવશે અને જયારે ઈચ્છા નથી ત્યારે કોલ પણ કરશે ઈચ્છા મળી છે અને ને સદરમી સંભુત મરી ગયા રાબે બી જે આલે મસલુ નો કોરે ઈલો છોકરો ખાયા ઈ જે પ્રોગ્રામ છે આના સેશનમાં બેઠા અત્યારે તો કઈ કેવાય નઈ દાદા હ્યુમિડ એટલું બધું છે ગમે ત્યાં આવી પડે આપડે બહુ અત્યારે તો ચાર દિવસ પડેલો બે ત્રણ દિવસ પેલા ફરેલો આજે માછું પડ્યો ધરતી સીધે થઈ ગયા સ્થિતિ કામ લાગે છે પ્રત્યેક સમજણ ગજન આપ મેટિક્સ માં એક આવા એક ફોર્મ્યુલા આવે છે એમાં નેગેટિવ સ્ક્વેર રૂટ એમ છે સ્ક્ર ઓફ નેગેટિવ એકલું માઇનસ વન કેવું કઈ આવે છે ભાવીર ભગવાન ની શોધ છે એમ તેમ છે લોકો એમનો વાત નહીં કેટલાય ઘટાલા તેનો અને એનો મંદિરો મંદિરો બધું છે પોતાનું પેલા પ્રશ્ન નો જવાબ તમે ના આપ્યો એમ કે આ છોકરાઓ છે ને અમેરિકન ઇન્ડિયન મા વહી જાય તો છૂટા થઈ જાય એને વાર થઈ ને બિચારા અને અમે તો વહેરી જે ઝઘડો થયો હતો એટલે ચાલે કયું સારું છૂટા થાય